અર્થ બસ ચાલે બોલો છો ખબર તમે કોને સમજો છો અરિહતા ગયા એને કે તેને સમજો છો ગયા એને હું છું તમે પછી ગમે કે દેશમાં હોય આપણે શું લેવા દેવા છીએ નામથી આવ્યા પછી નમો સિદ્ધાતિ મધ્ય છે એ લક્ષણ રાખી કહી નમો આયા આમ આયા રહ્યા આચાર્ય ભગવાન હિન્દુસ્તાન ના આપણા આ અક્ષર માર્ગમાં જ છે બાકી તો આચાર્ય ભગવાન કોઈ જગ્યાએ છે નહીં માટે ત્યાં આગળ જ્યાંના જે આચાર્યો છે મહાવી ક્ષેત્ર ને એ બધા ક્ષેત્રમાં એ આચાર્યને ત્યાં આગળ કામ બતાવી તો સાચી રૂપે તારો જવાબ પડશે કંઈ છે નહીં આચાર્ય ભગવાન તો કહેવા હોય કે પોતે બપોરનું જ્ઞાન હોય કેવું હોય અને ફળ પરિણિતમાં ખોરાક જ પાતા થોડાક કાચા હોય એ ના સમજવું પરિણતિ માં થોડા કાચા હોય એટલે એ શું કરે બીજી બાબતો સરકાર જેવું નાખે પણ આ ભણીએ જ છે ભણાવડા ઘણી માર્ગ માં પરિણામ કરતા હોય તો જ આચાર્ય છે હવે એવા આચાર્ય છે ને સ્વપરિણામ જ ઉત્પન્ન થયું નથી એ પણ નથી કે જયારે સ્વપરિણામ ઉત્પન્ન થયું હોય મારી પાસે ચાલે નહી માને પ્રભાવજી ના માર્ગ માં બઉ સારું કરે છે એવું એવું બઉ હા ધીમે ધીમે આગળ વધે છે ક્યાં વધી જાય છે હું ગણ છું ગણતું જે પ્રભાવદેવ ના થયું હતું એમને ત્રણ જાતના માણસો ભર્યા હતા પ્રભાવજી ને એ પ્રભાવદેવ એની ભક્તિ પર કઈ શેકાતા ન હતા અને બીજું કયું ગયું લોક લગ્જા લોક લગ્જા ના ભગવાન હા અત્યારે જો પૂજાની ઉજાવાની જ કામ આવો છે તમે સપાશ કરશો તો અંદર ફળ વર્ષ એક બુજાવવાની કામ છે ભાઈ બીજ ત્યાં બીજ છે અને હું જાણું છું એટલે ધોવાણી હોય તો છોકર ના લાગે અને હું તારા મોડા પર દેખાય મોડા છોકરો દેખાય ના ખબર પડે મોડા પર દીઘલ થઈ ગયો ખબર ના પડે કે ભાઈ ને દીધા થઈ ગઈ ના ખબર છોકરો ખાતા હોય તે દીઘલ થઈ ગયો અને પ્રકાશ નું ફળ થયું ત્યારે ખોખર ના લાગે જો આપડે લાઈટ પેઢી હોય તો લાગે અને અંધારું હોય તો અથવા હવે એટલું તો સમજવું ને આપડે તો બાર ની વાત કેવું માની રહે માણસ નો ઉદ્દેશ નથી કેતા આપડે કોઈ ને માણસ નો ઉદ્દેશ ના આપડે અહિયાં આગળ આપડા એ લોક નિંદા ના હોય કોઈ જાતનું પર નિંદા જ ના હોય આપણે આ તો સાધારણ વાત કરીએ છીએ આપણે હિતાહિત સાધન ની વાત કરીએ છીએ અહીં તો પરિણિત નથી આગળ વાળી આગળ એવું કઈ જોવાય નઈ ને પણ આ તો શું માની બેઠા છે એનું ભલ શું મળશે સમજાય આપણા પ્રભાવ દેલા ભક્ત એક આયા હતા ઉપાધ્યાય સાધુ પગજ ની વ્યાખ્યા એની વ્યાખ્યા રહી આચાર્ય કેટલી હોય આચાર પોતે પારે તેમજ પરિણી હોય અને ફળાવળાવવામાં હોય અને પાછું છે તે ભણવી ભણાવવાની પરિણી જોઈ ને અને સાધુ મહારાજ તો બધાનું આ હોય સાધુ કોને કહેવાય કે હું આત્મા એવું સંકિત થઈ ગયા પછી પછી એની આત્માની દશા સાધવી એનું નામ સાધુ છે બીજા શબ્દ માં ખુબ સાધુ કર્યુંની સાથે આચાર્ય પદ્મા પાંચ નૌકાર પંચ પરમેશ્રી પદ માં દાદા નું પદ કયું છે દાદા નું આચાર્ય પદારૂપ તમારે જેવું માને એવું કેવું મળે હું કયા થાય એવું નિમિત્ત છું જો તમે નિમિત્ત માનો તો કેવું ફળ મળે હું બોલું નિમિત્ત મૂળ મુકામે આવ્યા હવે એમ કે મૂળ મુકામે આવ્યા સાધુ <laughs> મા <laughs> <laughs> <hors> ઘણી વખત એવું થાય કે આપડે કડાપો ના કરો આપડે કડાપો ના કરીએ તો લોકો એમ થાય કે આ તો અને આ તો કે છે કે મૂર્ખો છે સમજાતું નથી કઈ દે ગલત કામ કરતી દસ નોકર હૈ સમજ આપણે દુસરે આદમી કામ લે તો કદી કદી ગલત બોલતી ઘડાપો નહીં કરે તો દૂસરા ઘર કામે જાણે દુર્બલ હૈ તો ઘડાપો નહીં કરે ઘોડા હોય ગઈ અગર એસા અરે ભાઈ કરતા હે બાત કરોને ક્યા બગાડ્યા નાટકી સામે છે ને તો અમે કહેશ ભાઈ અગર તમારું શું બગાડ્યું છે તમે આ બેસી રહ્યા છો ને અમને સારું નુકસાન કરો છો બોલીએ બરો પરિણામ શું તો પરિણામ શું થાય એમ કામ આવી રીતના કહીએ તો પરિણામ દસ નવર આપ બોલતા ધ્યાન દેતા નહીં કોઈ અચ્છા સમજ લેવા અચ્છા આજે કોઈ સમજે માં નહીં સમજતા કામ ખરાબ હોતા નુકસાન કર ફાયદા કરે ફાયદા નહીં આપણા નુકસાન કરે તા ને આપણા નુકસાન હોતા હૈપુ ફાયદા હોય ફાયદા ક્યાંક વ્યવસ્થિત હૈસા વ્યવસ્થિત વ્યવસ્થિત નુકસાન કભી નહીં કરેગા વ્યવસ્થિત જો બતા નુકસાન બરાબર વેપારી લી અને લીમડી ના સમજી ગયા છે એટલું સમજી ગયા એટલે તમારે પેલા ચાર વાક્ય ના બોલો ચાલે નાશ કરનારો કરી નાખશે સર્વ મંગલો મોટા માં મોટું ભૂંગળ છે ના ગાયબાલે કારણ લોકો છે તે પેલું પેહલું બોલે છે ને જરા ધીમે બોલે છે આ તો જોઈ ગયો તો એટલે આ જાપ કરવાથી એને રક્ષણ કરવાથી એને મનમાં રાખવાથી એ કઈ રીતે નાશ કરે છે એમ કે પણ કરવું સમજી ને ગાય સમજી ને ગાય તો કાગળ પહોંચે નહી કાગળ ભરાયે એ નમવારી અંતર કાગળ નથી કારણ કે ભગવાન બોલ્યા છે ભગવાન પ્રતિક્રમણ તમારી ભાષામાં સમજો કે આટલું અમારી ભાષામાં નહીં થશે તમારું તો કોઈ દાડો નહિ થાય કે પ્રતિક્રમણ પેલી ભાષામાં કરવાથી શું થયું કે પ્રતિક્રમણ તો રોજની કરવાની પેલી ભાષામાં રહી ગઈ હમદેડ ના પડી રહી ગયું રી ગયું કેવાય પ્રતિક્રમણ અને એક ને ફેર કર્યો ના હોય એક પ્રતિક્રમણ એટલે શું છે વહીદરાજ આવતો તમને એમ થાય વૈજરાજ બરાબર આપતો બધા લેખ કેમ આવે છે આપડે બધું ક્યાં નો સત્સંગ ચાલે છે તમે એવો વિચાર આવ્યો નઈ અતિક્રમણ થયું એટલે કોણ કા પ્રતિઓ કરવું હે ભાઈ લાજ ના ભાઈ લાજ ના સિદ્ધાર્થ મારે યાદ કરી અને પ્રતિગમ કરીને જોઈ નાખવું જોઈ નાખવું પડે પ્રાર્થના થાય દોસ્તું એવું કઈક કાઢવા લેવા એમ કે છે કે આવું તો બધું બહુ રહી જાય છે પ્રતિક્રમણ કરવા ભગવાન આવું કેવા માંગતા હતા હાલો બોલો આ પ્રતિક્રમણ અહીંયા આગળ કરાવડા માતૃભાષામાં સરકમુ કરી એટલે શું સકાલે ધનબાદ કેટલા વર્ષી કરો ચાલી વર્ષથી કરો ભગવાન હવે આના માણસે પાછું આપડે એમ કહીએ કે તમારું ખોટું છે તો આના કરે તો કરું ભગવાને કહ્યું છે એ ભગવાન ના શ્રાપ નો હંજે ઉકેલા આ જગત ન મોગ શ્રમિક માર્ગે જો થવાનો હોય કે અશ્રમ માર્ગે થવાનો અશ્રમ માર્ગ તો દુરો જ જાત છે પણ શ્રમિક માર્ગ જો મોગ થવો હોય તો જેને આલોચના પ્રતિકર રોગ ચાલે છે નથી રૌદ અભિયાન કર્યું નથી માટે તું ચોખ્ખો છું કરી ઓછી લાગે છે આપણે જરા મારે વધારે જરૂર પડે છે પ્રતિક્રમણ કરે આરોજ ના પ્રતિબળ પ્રત્યા ખ્યાલ મહાવીર ભગવાન નો સિદ્ધાંત નો સાર છે આજ્ઞા એ જ ધર્મ છે એટલું જ્ઞાન હોવું જોઈએ આજ્ઞા એ જ ધર્મ અને એ જ નથી અનાજ કટરી પડેલી બરોબર જાય નઈ પડેલી આદત જાય આદ પડેલી ના જાય ને ભગવાન ભગવાન ચારે પાંચ કેમ કર્યા ભગવાન પાંચ ચઢા તો અમને સમજાવો અમે ચાર પંદર કરું બીજી હમ્પ કરતી એવું બોલાય અને કઈ કેમ પાંચ કર્યા લખશું તમે લોકો એમ કે છે કે પાર્થનાથ ભગવાન ખોટા હતા અને મહેર ભગવાન સાચા એમની ભૂલ સુધારી કે કે કે 4, સમુદાય તોીર ભગવાન ના ટાઈમ ની અંદર સમુદાયું તમારા હતાશ ભગવાને પાંચ કરી ભગવાન તો પોતે મહિશ ભગવાન લેતા પેહલા કિશનગર ના જે સ્ત્રીઓ હતા ચારે આમ ચાલીસ બરોબર છે પછી ભગવાન મારા શિષ્યો વત્રળ નું આપે બાકી હિંસા માં અંદર સામે થયું છે હિંસા માં અનંતી થાય છે એક પ્રવામચર્ય ઉત્પન્ન થાય છે હિંસા માં ભારે નહુ ભગવાન મહાવીરે આપતો ને ભગવાન મહાવીરે પાંચ પ્રતિક્રમણો જોતા સવાર નો નથી આજે ભગવાન એમ કીધું છે બારમી દિવસ પ્રતિક્રમણ કરજો એમ પૂછે છે કે આજે ભગવાન આવી રીતે એટલે કે એક દિવસ બીજા દિવસે રાત્રે પછી સપ્તી પ્રતિક્રમણ સમાષી પ્રતિક્રમણ છેટી સમાષરી કપીનાતાનો છોટે સમાષરી પ્રતિક્રમણ કરજે તો તોય તારો નિકાલ આવી જશે તો કે આ જે એમેય વ્યવસ્થા કઈ લી કે રાત્રિ છે કે એ બરોબર છે બરોબર એ સેલ થઈ જશે તો મને દેવા બોલે જી ઊભી કોઈ ધબરાવ ના હોય બકલા દેશે તો પ્રોગ્રામ દી દીસી કઈકે બાતચીત ના થાય તો આવી કઈ કરજે એવું ના થાય તો પછી કરજે પણ કઈક કરજે શું કે ધનચક્કર ખબર ના પડે લઈ ને કે મારા માટે અમને વિચાર બગડ્યો છે બરોબર છે સમજી જાય કે આ સારો વિચાર બગડ્યો માટે અતિક્રમણ થાય માટે પ્રતિબંધ કરો એટલે વિચક્ષ એટલે તરત જ શું કામ થાય ત્યારે વધુ ને બારસો પરથી ખબર છે આગળ વાઘુ સંજોગો બધા તમારે લોખંડો મને નૌકાર માં રાખી કઈ કરતા નથી બધા જ્યા નહીં આગળ બધા કરતા હોય છે અને બીજી રીતે ગમ જાવે સજીવનો બરોબર છે એટલે પ્રતિ પ્રતિગમ ઓઠા થાય પ્રતિગમ ઓઠા થાય તો ઓછો નથી પણ સંભાળે ભાઈનો નિકાલ કોઈ વખત કરો હા એ તો બરોબર થાય સંભાળે નિકાલ કરો બરોબર જ થાય છે આ પાંચ આદ્યામાંથી મારે એક આદ્યા પાછું જોઈએ જણા જણા એક જ વાર રે છે તો બે આદ્યા પર આ તો બહુ સરળ થઈ જશે પાંચમાંથી એક પાએ કોઈ ન હોય અને બહુ થઈ ગઈ પડાય ત્યાં દેખી છે મેડમ પાળો ને કળાપોજબ તો ગવાય કરે જગતના લોકો ભગવાન કે ચમત્કાર દેતા છે પતા મહાદેવ દૈના પ્રપથોડાઈ હે બરોબર છે दादा કળાપોજબ તો ગયા પછી વિરોધ હા આ તો બરોબર પછી વિરોધ નહિ લાગે એટલે એમ તો આ કળાપોજબ તો ગવાય રહે છે કે પોતાને કબૂલ નહિ તમને આવું થયું છે શું કામ થાય આપણે માનવાળો તો ઘણો મોટો નો આવ્યું કારણ નમસ્કાર નમ્રતા નો આવી કરવાનું તમે તમે નહી કે સાકર ને સાદા ને જમીએ છીએ બધા ને કહ્યું કે બધાને કહ્યું અને રાઉેવી પુસ્તક વાંચેવું છે રાઉેવી ને કહ્યું આવું લખી જ પણ રાજકી એમ કા ને કે લોકોના માટે લોકો એવા જ હતા મને મને ગેસ નહીં બી